મોટરો જેમ હોન વાગ્યા કરે છે મોટર નું હોન પછી ઓળખાય છે એટલે મોટર વાળા ને હોન કહ્યું અને આ હોને છે તેવું કહ્યું અને વકીલોને શું કહ્યું બાકી બચે એક જ વાત એ હોન વાગે છે આ હોન વાગે અને અત્યારે તમારી જોડે વાત કરી રહ્યા છે ને તો એ કરે છે આ જેનાથી ઘટે તમને સમજાય સાયન્સ નો રિવાજ તો ખરો ને મને કે છે ભગવાન કરતા વગર તારે નઈ કે છે ત્યાર પછી મેં કહ્યું તને પૂછવામાં આવે કે ભગવાન ને બનાવ્યું તું શું જવાબ આપીશ કયું પૂછે ના પૂછે લોજિકલી ભગવાને બનાવ્યું કે તો આગળ લોજીક બંધ નહી જઈ જતું બંધ થઈ જાય ખરું શું કે ભગવાન અધિકાર બનાવનાર હોય તેનો બનાવનાર હોવો જોઈએ હવે આટલી બધી લોકો અત્યાર સુધી આ બધું ભેસે છીએ ખીચડો છે બે એક માનવામાં આવે છે કે ચાર આની આવે છે ઉતરે છે મગજમાં ઉતરે છે મગજમાં ઉતરે છે કે છે ના પણ બે આની ચાર ની કઈ મત આવે છે આનંદ વધતો જાય છે ને ચોક્કસ તમારા હાથમાં કબૂલ કરે છે મારી વાત મારી વાત જો તમારો હાથમાં કબૂલ કરે તો એની પર ચેકો મારવા જેવી નથી ત્રણેય કેવું તમે સમજો અને આ વાત મારી નથી આ વાત રેકોર્ડ છે કોની છે હું જુદો તમે જુદા રેકોર્ડ જુદી તમે રેકોર્ડ ની વાત કરો છો હું રેકોર્ડ શું વાગે છે એટલે કરું છું ખાવાનું નાખે છે તે એક મને બાકી છે કે ભાઈ તમે પાચક રસ નાખજો તો શું થાય આપણું પચવા દે છે તે બરોબર છે ડાકતર તો વધારે નાખ નાખ કરી અને ઓગણીસો એસી બાદ આપણે જતું રહેવું પડે અપચો થઈ જાય પેલું વધાર વાપરી જાય શું થાય કુદરત ની વાપરવાની કળા બઉ સરસ છે ને એવું તમને લાગે છે કુદરત ની કળા આ જો તમારા હાથમાં જોરા હોય ને તો બધી જવા દો વધારે અને ચશ્મા ના લાવો શું કરવું પણ ના તમારું આ ઠેઠી આખી જિંદગી નભાવવું છે તેટલા માટે આ હિસાબ ચશ્મા તમને ગાઢ માલ લાવવા પડ્યો કારણ મારા પ્રમાણમાં વધારે છે આ માલ જો એટલે લાવવા નહીં પડ્યો પ્રમાણ ઓછું છે કોઈ ને ઓછું હોય છે એથી ઓછું માછલી તરફ કરવું પાણી બહાર કાઢી પાણી બહાર કાઢી અને આ મનુષ્યો વગર બહાર કાઢે તરફડાટ ઘર માં હોય તો તરફડાટ બહાર જાય તો તરફ ઓફિસ માં જાય તો તરફ આખો દળો તરફાટ તરફાટ તરફાટ મટી સંભાઈ જોડે બેહો તારથી આનંદ ઉત્પન્ન થયા કરે બાંધી બધું બાગા રાખીએ રાખીએ વાંધો નથી પણ આ બધું ગા કરે આમ કરીશું આપડે ઠીક છે ભાઈ પાંચ પચાસ છોડી દે પણ છોડીને આવતા રો આ ત્યાગીઓ શું કે છે છોડીને આવતા હોય સમજવાની જરૂર છે છોડે પાર ક્યારે આવે એવો છે હા એ છોડવા જેવું છે નથી ને ના હોય પણ આમ તો ઠંડો દેખાય હમ પછી જરા હળી કરીએ તો જીવ હું કાઢે ક્યાં બાળી બારી જોનારો કેવું છે આ સતર ને જોયા જ કરે આ બધું જોયા કરે આ એકલું નહીં બધું આવે જોયા જ કરે એમ નાચર શું